મહાત્મા હતા કેટલા અવતારે આવતા હજી પટેલ ઉપર આ હિસાબ એક કલાક માં રસ્તો દેખાડી દો એ દેવ દેવું ફરી પાંચ થશે નહી સીધા માણસે કામ કરે છે મળેલ છે પણ કામ કરવા નહીં સિલેક્શન કરવાનું બિલકુલ કેટલાય માણસે મને કયું ભોગવે એની ભૂલથી મારી જિંદગી ફરી ગઈ છે એવું વાક્ય છે કે જેની અંદર ઘણા ને બીજા વિકલ્પો માં ચડી જતો અટકી જાય બન્યું એ ન્યાય જે બન્યું એ ન્યાય બન્યું એ ન્યાય માને આ ધોંધણ માં વિકલ્પી થઈ વિકલ્પી વસ્તાર વિકલ્પ આવ્યો છે પછી ગાડી ચાલે જ નહીં વિકલ્પ આવ્યા રાત વાત પૂરી થઈ નથી આ રેવાથી કેમ ગો આ માટે કયા છે તો ખરી શું છે આત્મા કરતા નથી કારણ કે કરતા કોણ કેતા ખરી રીતે વ્યવહાર થી પૂતલ કરતા ખરી રીતે પૂજલ કરતા હા ભગવાને તો પેલો બેલા રાખ્યા પેલા પણ આ બીજા ત્યાં ઉમેર્યા તને શું ખબર પડે પૂછકલ ત્યાં ને ખબર બધું પૂછા માં પૂજો એટલે આવું હોય આ છે તે મારો જે પાવર છે એ ભૂગલ માં ભૂગલ પાવર વાળો વાળો પાવર ચેતન પાવર ચેતન પાવર છે તેમાં બેસી માં પાવર હોય છે અને પછી બેસી હિસાબે પાવર ભર્યો છે પાવર હાથ માં જે ભર્યો છે પાવર ચેતન એ ખાલી થાય એવું થાય પાવર ચેતન કામ જ કરે એવું ચેતન જેવું ચેતન નહી જેવું કામ કરે હા ભરેલું અહિયાં આવી પડ્યું આત્મા ની હાજરી થી પાવર ભરાય છે આત્મા ની હાજરી થી પાવર ભરાય છે તે આ પાવર પછી ફળ આપડે એટલું બોલે કે ત્યાં રેદ બની રેતા શબ્દ છે ક્યાં આગળ જ્ઞાન સુધી મુક્ત પુરુષ મળે નહિ ત્યાં સુધી કોઈ મોક્ષ ની આશા રાખવી નહીં કારણ કે અહિયાં પ્રત્યક્ષ દેખાય પછી સંશય નહીં સંશય નથી એને જે આજ્ઞા છે ને જરાબુત થી પાડે છે ખરો પુરસાદ ત્યારે શરૂ થાય પ્રકૃતિ જુદા પડ્યા પ્રકૃતિ જુદા પડ્યા પછી પુરુષ આવ્યો પુરુષ ધર્મ આવ્યો એટલે પુરુષાર્થ ધર્મ શરૂ થયો આજ્ઞા પાડવાની પાડે નિરંતર સમા જરૂરિયાત શું છે બેઠેલા બાળક ને મુંબઈ થી બેઠો વડોદરા વડોદરા ની ચિંતા કરવાની શેરજ આવશે આપડે એની આરામ થી બેઠો ઉભા દીશ આવશે મુક્ત પુરુષ છે મોક્ષ છે નહીં ધર્મ થી પુણ્ય બંધાય અને પુણ્ય બંધાય એટલે મુક્તિ હોય કારણ સાત્રો તો બુદ્ધિજન્ય છે શું છે બુદ્ધિજન્ય છે જેથી બુદ્ધિ વધે એ તો બરાબર વધતો જાય એ બુદ્ધિ તો સમય થાય સત્સંગમાં બેસીને સંદેશ થઈ જાય તો હેલ્પ કરે અને સંસારી બુદ્ધિ વધી ગઈ બળાપો એટલો જ બળાપો ભગવાન કેટલી જ નહી મોક્ષ ની વાત કરીએ ઉપરી ઉપરી મોક્ષ શું કામ કરવા દે ઉપરી મોક્ષ કરવાના છે ઉપરી હોય તો મોક્ષ થવાના છે એટલે આખું જગા ચાલે છે નૈનિતિક રીતે કોઈથી એમ ના બોલાય કે મેં આમ કર્યું કારણ કે લોકોડે લઈને આવ્યો હોય અને આપડી જોડે અકાય આપડે રાજી ઉપરી ના પદ બહેરી જોડે લઈને આવ્યો હોય બરોબર અને લોકો પણ મને જીભાઈ ને કોઈ કામ માં જવું પડ્યું હશે ખુશી આજુબાજુ નું વાતાવરણ એવું પવિત્ર છે જો ઉપર બેઠેલો હોય આવેલો થઈ જાય મોટી ચીડિ થાય પડઘા પડી ગયા આપડું જાય ને અમારું કેવું બધા જગત સરસ શ્રેષ્ઠ પુરુષો માને એ લોકો ની નબળી આવરી મોટી હોય ના હતા નબળી આવરી મોટી હોય છે શું કરે બિચારા માં શું છે ક્યારે કરે અંદર નું બગાડ જાત્રા એ નક કરું ત્યાં નીકળ્યા મૌરી ગયા મૌરી જમવાનું દર્શન કરી ચાર વર્ષોથી અને એકાદ બેગારી પછી એકદમ મહાત્મા હતા આપડા દસાર સાધુ સાધુઓ બહુ પ્રખ્યાત માં સાધુ એમને ખાસ બોલાવ્યા સાધુઓ બોલાવ્યા ત્યાં આગળ આવેલા અંદર ખબર પડી કે દાદા અહિયાં એટલે ત્યાંથી મહારાજ પણ કે તમે આવું છોડ્યા અહીંયા આવી અને ગતગજ વાક્યા રડવા માંડ્યા આડુભાઈ મને દર્શન આપ્યો ઘણા રાખતો ના જવાય મહારાજ એવું કહ્યું છે દાદા ભગવાન બધા માણસ આવ્યા હોય તો એને પ્રસાદી લઈ ને જવા દેજે એમને ખબર નથી બચો છે જમવું નથી દ્રશ્યો મને દર્શન કરવા માં નવરાજ ના ભરી કરો મહારાજ ને કોઈ જાત પેલા એમની ધર્મ બીજો પૂછક ના પાયેલી અહીંયા આવે મારા ઓછાયા હતા પછી અમારે ગયા બધા ગયા એટલે સત્સંગ ચાલુ થયો મારા એમના સાધુ ઓ બધા હતા એમનું હોત એમનું બહુ માસ હતું પણ આ હોલ માં બહુ નથી આપડું હોય મારે થયો હતો પણ પછી તો લાગને બોલવા મળ્યા હવે આ બધું કરો છો ભરવાનું છોડી દઉક અને જગત ને ઠગવાની રીત છોડી દઉં જો એટલે મેં એને કહ્યું જગત ને ઠગવાની રીત તો અમે અમારા જ્ઞાન થી અમે ઠગ્યા નથી પણ તમારા જ્ઞાન થી અમે ઠગ્યા હોય તો એ અમે એવું કઈ જાય મહારાજ ને આગળ વાત કરો કાય ના આવો પધારો બીજી વાત કરો છોડી આવું કેમ તમારે તમારે તમારે તમારે તમારે પાસે હું તો પણ આપડા મહાત્મા મનમાં આવડ મોટા સંતો છે દાદા પાસે ભૂલ સંતો ની વેલ્યુ અમારે માત્ર અમારી પાસે લી વેલ્યુ સંતો ખરાબ દાદા દાદા ની પાસે બોલે હશે ઉશ્કેર થઈ મારા ને નીરુબેન શું કહ્યું મારે સાહેબ કામ થાય થયા અભિનય ના થાય નીરુબેન થવું હોય એટલે કેવું એટલે આપડે અવિનય કેવાય મોટા માણસ ને સ્વન થવું એવું કેવું અભિનય ના કરાય આવું કાંઈ જ્ઞાન કોઈ જયારે જરાય જ્ઞાન રહ્યું નથી અને આચાર્ય ની પતિઓ પાય પદ્ધતિ જ છે બધું હા બીજું બીજું કામ કરે છે નવરા બે નવું જે કરતા હોય તે પૂજ્ય ખરા અને તે ફરનાથી ખરા એ સાધુ વખત હજી કરું એવું એક હિન્દુસ્તાનમાં જે લોકોની ઉતાવ નથી એમાં ઠીક લાગતું મસ્તી એટલે ઉતરી લાય ને ઉતરી લઈ ને ઉતરી તારા ઉતરી ગયેલું બે માત્ર કેટલા માસ મુંબઈ બધા પરવાનંદ માં ફરે જ થયા હતા ભાઈ સમય ના થવા મનમાં અહિયાં અને બુદ્ધિ વધારી ચાલી જાય એ એવું ગોખું યાદ કાયમ રહ્યા કરે બોલો એવું એક કે શબ્દ હું એ લોકો પૂછ્યું સોનીજી બંધ કરી ગયા છે આપડે તો ત્યારે ભગવાન ગાયક પોતાની એક ભગવાન તમે તારી ભૂલ જડેલી તમે બીજા તમારા મિત્રો જે દાદા એ જે ઉદાસીનતા નો કૃપાળો દેવ ના પત્ર નો જે અર્થ કર્યો એ અર્થ કોઈ ઠેકાને કરતા હોય તો સાંભળ્યો નહોતો સમજે ને સાહેબ એમને કબૂલ કરવું પડ્યું કે એ બરોબર છે ઉદાસીનતા નો મેં આવો અર્થ કઈ ઠેકાને કર્યો છે કોઈ ઠેકાને સમજે મારજા દુનિયા કઈ જોઈતું નથી મારે જોયતું એ વસ્તુ મરી ગઈ છે હા કે મને બોલે મારે કે છે ધર્મ થી બધું ફળ છે કે એની સુગંધી આવે સુગંધી આ તો અગરબત્તીના ધર્મ હોય તો આ રૂમ માં સુગંધી આપે એ રીતે મનુષ્ય માનવતાના ધર્મ હોય સુગંધી આવે ધર્મ ધર્મ નથી આવે ધર્મ ને બીજી વાત ધર્મ સુગંધી વાળો આજુબાજુ ખરા ખરા એમાં સુવાસંધી આવતી અમદાવાદ અને ધર્મ કેમ કેવાય છે મનમાં માને એટલું કે હું ધર્મ પાડું છું હું ધર્મ કરું છું એક આનંદકારક છે ધર્મ સુલંગી આપે અને જ્ઞાન મુક્તિ આપે પાંચ વર્ષ થી દાર્થ વાળી જગ્યા એ ગોઠવા છીએ ત્યારે લોકો ને વાત સમજાશે બીજા લોકો ગુજરાતી ભાષા નો શીખવું પણ પડવા દિવસ સાસરો તરીકે આ છે સાસરો એને શું કરવાનું કહ્યું છે આમ કરો એવું કહ્યું આમ કરો કરો ત્યાગ કરો અત્યારે હોય ત્યારે તપ જરૂર નઈ એ સુગંધી ઠલાવો ધર્મ એવો કરો સુગંધી ઠરાય અરે એટલા હાલ અમે દરેક મુંબઈ માં પૂજા કરી દીધેલો સંસ્કાર ફરી જાય ના ફરે એટલા માટે આપેલું પણ અત્યારે હવે શક્તિ નહી બરોબર એટલે હવે જયારે પરવાનગી બંધ આઠ ને માર ખાવાનો શોખ હોય માર ખાવાનો શોખ ના હોય એટલે પછી મહારાજ માર ખાવાનો શોખ છોકરાઓ બધા બુટ લઈને આવે મને પછી બે માધ્યમ તમે આઈયો ને પછી ખરું જોવાનું હતું તમને દાદા નું જોવાનું એટલે પછી મારે બાર જૂના પડી જાય માર ખાવાનો શોખ નહિ અને આ તો મારી નાખીએ તો ખયા નહી એવા થયા રજા આપતા તો રે સાધનો સરસ છે અત્યારે લોકો એ સાધનો છે ને માટે વિદ્યાર્થી વધારવા માટે અને આપડે જ મુખ્ય માટે વાપરું ગાડીઓ બસો શું કયું બધાને હે અમે વિતરા વિતરા થયા અમે વિતરાતરાક થયા તૈયાર ના થાય એટલે પછી કઈ પણ સાધારણ તો કરવું જ પડે એના આંખ બતાવી પડે છે સમજવાના તો સમજી વા છે કે અમે વિચાર થયા હતા તમે વિચાર થયા છોડી પાછળ જતા હોય માણસો આવું ના કરે અને પૂછવા કરે તો શું કરે આપડા પૂછવા કરે તો અહીંક રહેવાનું એને પાછો તો કાઢવા પડે ને એને ઉગમમાં પડે મારિયે નઈ તોય આવ આવ આવ આવ બસ આવ્યો સાબડે દેય સઈ પાછો દે આ ભઈ નાઈ ભઈ આ તો આરા કાળદેવ એય નાઈ એ હું બોલાય આ પીડો શું કરો છો આ કે રે કોઈ આ એની પાસે વાત કરી પડતા જ એની પાસે એમ નમહી સા દેખો અહીંયા કરું અમારી હોય શું અમે એ તો કૂતરો ને કરીએ પણ અમે જે ભાઈ એ બધા કૂતરો હા સંતો બતા ના તો કૂતરા બસે કુતરા માં આત્મા નહી આત્મા તો ખરો પણ આવે આત્મા તો ખરો પણ આવે લોકો આપણને કેસ આ મુખેડા પાછા જ આવે આપડા આપડું ઘર નીચે નીચે હોય અને દરવાજા બેન બે પાછળ જવા ના બેસી બેન નહી હેસા થાય શું થાય એને બધા નુકસાન પાછા જાય નઈ ગયા લાગે બેન ગયો એટલે બેન સમજાય મને પાછું જવાનું ક્યાં પાછા વાત ના કરીએ ફોન ઉપર હિંસા સચવા કેમ સચવાથી હિંસા વધારે સર મારી પડે માટે પેલે થી ઓછી હિંસા થી પતાવી દો ભાવ કરવાનો છે ત્યાં ભાવ હિંસા કરવાનો તો છે પાછો વારવાનો છે વિચારી ને સુખી કરવા માટે એને સારા રસ્તે ચઢાવવા માટે મારો કૂતરો તો સારો એ કૂતરો હું આપ અને આ તો જગત ના લોકો કેત ના લોકો સવાર બાપુ એવું નાખે ની માતા ના ભાવે તો પોલીસ એક્શન લે કઈ એક્શન લેવો શું દાખલો છે આખું મકાન પડતું બચાવ થોડો વાર તોડી નાખવો પડે તોડી નાખવો હા તોડી નાખો આખું મકાન ભી તોડવા માટે જાય છે બચાવવા માટે એટલે આવું રી થવાય રી શું ચમકલો હતો એ તો જાય દુશ્મન આવે જ હતી સહન કરી એ તો એ તો આપડે સંયમ રાખવાનું શું આપણે આપણે એનાથી ઉશ્કે ધ્યાન ધ્યાન પાથર કૂતરા કૂતરા જોડે કૂતરું ઘરમાં થઈ જાય એક હિંસા પાડે આ થાય શું કરે ચાલી રેમ આ બધું અમારે શીખવાડવું હોય કેટલા મુશ્કેલી આવે કે શીખવાડવાનો હોય ના ધર્મ છે હિંસા વધતી અટકાવે બોટી ઇન્સેટિકાબલ બોટીમાં ઓનાગા ઇન્સેવાટી દે છે આ જ હોવરની છે કે યોજનાનું સુજોડેર ને આનું એક કેમ્પ કેવડો છે સમજીવલ દાતને સે કેવડો છોકરા એમ જો પ્રશ્નો પૂછ્યો દાદા બધા કે કોઈ પૂછાવ છોકરા એ પ્રશ્નો પૂછ્યો નારો છોકરો હોય પણ પૂછા પ્રશ્નો લખેલા પછી મેં કહ્યું જવાબ આપ્યા કેવન હું કેવડો છું તને શી ખબર પડી હું રાતે હું ક્યારે બોલ્યો અમારે હાથ પર કેટલું તારી પર કઈ મળી છે આ મારી ભૂલ છે ફરી નહી બોલું એમના જ્યારે ચડે જણ આપીએ ફરી હવે પરિવહન ગમતું આવે આ વિતરાજ નહી વિતરાજ એટલે શું બધા પ્રશ્ન અમે ફૂલ આજે પેસા નથી કોના આધાર ધારે જ નથી દાદા ભગવાન કેમ કે લોકો બધા ને કોઈ આવું નહી કરું ફે આવું નહી કર્યું ત્યા